ભગવાન શિક્ષણ રો દર્શન થી થાય શાંતિ અપાર દરસન થી દાય શાંતિ દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવાન ના સિમ જય જયકાર હો નયનો અમીવરસે છે નય નો મામિ વરસે છે અંતર ના સહુ તપ હરે છે અંતર ના સહુ હરે છે કરુણ નીવર સાધાર કરુણ ની વર દા ભગવાના સિમ જય જયકાર હો ભગવાન સિમ જય જયકાર નય નો મામી વરસે છે નય નો મામી વરસે છે અંતર ના સહુ તાપ હરે છે અંતર ના સહુ તાપ હરે છે કરુણા ની વર સા વેધાર કરુણા દા ભગવા ના સિંહ જય જય કાર હો દા ભગવાન ના સિંહ જય જયકાર હો જ્ઞાન તણિ કરતાણી જ્ઞાન ત્રણ કરતાણી ભૂલે મિ ગમની વાણી ગમન ગમની વાણી ધ્વન તરી મૂર્તિ સાક્ષા જ્ઞાન ત્રણ મૂર્તિ સાક્ષા દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવાિ જય જયકાર હો જ્ઞાન તણિ કરતા ણી ન કરતાણી બોલે અગમનિ ગમની વાણી બોલે અગમનિ ગમની જ્ઞાન ત્રણ મૂર્તિ સાક્ષા જ્ઞાન ત્રણી મૂર્તિ સાક્ષા દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવાન ના સિમ જય જય કાર હો નથી કૈ કરવું નથી કઈ તજવું નથી કઈ કરવું નથી કૈ તજું તત્માને ભજવું આત્મા ભજવું પે સમ જણ આપે સમ જણા દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો દા ભગવાન ના સિમ જય જયકાર હો નથી કૈ કરવું નથી કૈ તજું નથી કૈ કરવું નથી કંઈ ત્યજું ભોતાના આત્માને ભજવું ભોતા ના આત્માને ભજું આપે સમજણ એકલદા આપે જન એક દા ભગવા ના જય જયકાર હો દા ભગવાન ના અસિમ જય જયકાર હો તર આત્મા સહુ શુદ્ધ છે અંતર આત્મા સહુનો શુદ્ધ છે આવડો લાગે અબુધ છે માટે જ્ઞાની નું સરળું સ્વીકાર માટે જ્ઞાની નું સરળું સ્વીકાર દાદા ભગવાન ના અસીમ જય જય જયકાર હો દા ભ ભગવાના સિમ જય જયકાર હો આ વરણો સહુ દૂર કરિદેશ આ વરણો સહુ દૂર કરિદેશ ત્મા અંતરમાં પ્રગટાત્માર મા પ્રગટશે શ્રીવંદન કર વારમ વા શ્રી વંદન કર વાર दादा भगवान नासिम जय जयकार हो दा भगवाना सिम जय जयकार हो आवरण सहुदुर करी देस रण सहू दूर करी देस શુધાત્મા અંતર્મા પ્રગટશે શુદ્ધાત્માર મા પ્રગટશે શ્રીવંદન કર વારમવા શ્રી વારમ વા દા ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર ચૌદલ ખેડા શરણ ભેદી ચૌદ ખેડા શરણે ખે ભવની બે ભવની બે મહિમા એનો મ પારમ દા ભગવાના અસીમ જય જયકાર હો દા ભગવાન ના સિમ જય જયકાર હો ચૌદ લખેડા સ્થરને બે Jaudala Khera Sthara Ne Bedi Thori Na Ke Bhavani Bedi Thori Na Ke Bhavani Bedi Bering Mahima eh no a parampar Mahima eh no a parampar દા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન સિમ જય જય કાર કાયમ રહે જે પંચમ રહે જે આતમ સુખ જ મરશે સહજે આતમ સુખ જેર્ કારર દા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના સિમ જય જય કાર પંચ્ઞામાં કાયમ રે पचाग मर जे आतम सुख मड़ से सहजे आतम सुख ज म से सहजे તન મા બન એકતન દા ભગવા ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દર્શન થી થાય શાંતિ પર્શન થી થાય શાંતિ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 ભગવાના અસિ જય જય કાર ભગવાન ના અસિમ જય જય કાર દાદા ભગવાન ના અસિમ જય જય કારા ભગવાન ના સિિમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર હો રાધા ભગવાન ના હસીમ જય જય કાર દાદા ભગવાન ના હિમ જય જયકાર હો દા ભગવાન ના જય જયકાર હો દા ભગવાન ના જય જય હો રાધા ભગવાન ના જય જય કાર દાદા ભગવાન ના સિમ જય જય કાર દાદા ભગવાન ના સિમ જય જય કાર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 दादा दा भगवान ना सिंह जय जयकार हो दादा दा भगवान ना અસીમ જય જયકાર હો દા ભ ભગવાન ના જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન नान रा असीम जय जय कार हो दादा भगवान ना असीम जय जय कार, कार हो दादा भगवान ना असीम जय जय कार हो दादा भगवान ના સિિંહ જય જયકાર હો દા ભગવાન ના સિિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જય કાર હો દાદા ભગવાન નાસિંહ જય જયકાર હો જય સચિનંદ કીર્તન ભક્તિના બધા અમુક બેઝિક છે એમાં વન ઓફ સચિદાંદ નમીચંદજી ડૉક્ટર સાહેબ યાર પુલિંદજી વ્યૂ પોઈન્ટ બે એક વ્યૂ પોઈન્ટ તો હરખું કર્યું અને બીજું ચાલી ગયું ત્યારે ચાલે પણ બે હરખા કામ કરે તો બહુ થઈ ગયું આપણે હા દિલીપ શું કહો છો હા કોણ સોનળબેન હે ના શ બે વ્યૂ પોઈન્ટ આપણા હરખા કામ કરે કેમ માધુબેન બરાબર ને હા આખી બરાબર છે આવે આ પહેરી રાખો પહેરી રાખો બરાબર રાખવાના જય સચિદાન જય સચિદાન આપણે ઘણા વખત પછી આપણે બધા મહાત્માઓ સત્સંગ માટે ભેગા થઈએ છીએ ત્યારે જાણે ઘણી ભૂખ લાગી હોય તરસ લાગી હોય પછી ભેગા થયા હોય એવું લાગ્યા નહીં સાહેબ એવું લાગે હું હા અમે તો બહુ તલાસીએ છીએ એના માટે એક મહાત્મા મળે બસ થઈ ગયો એક તો આપણે આટલી મોટી સંખ્યામાં એક જ મળે અને આ આજ્ઞાધર્મની વાતો કરે બાકી વ્યવહાર સંસાર તો એ વાતોનો છેડો જ નથી શું એટલે સત્સંગ એક જ આ કળિયુગમાં એવું અદ્ભુત વૈયક્તિક બળ છે જે આપણને આપણા આ નેગેટિવ જમાનાવાળા કળિયુગમાં આ બંને પોઝિટિવ પણ આથી જીવવાનું આપણને સ્કોપ ખુલ્લો કરે આપણામાં અવકાશ ખુલ્લો કરે આ એક જ બળ છે સતસંગ સતસંગ અને હવે તો સંપ્રદાયમાં શું કે બહાર વ્યવહારમાં બધા સમ સત્સંગ તો આમ ચાલ બધા સમજે છે હંમેશા ચાલી જ આવ્યું છે આ તો પરંતુ કંઈક સમજાતું જાય છે હવે કે આજના જીવનના પ્રકારોમાં જે રીતે આ બહારના સુખ સાધનોમાં અંદર જે અશાંતિ આવી ગઈ છે બધા એને ગજબની જાત જાતની બહુ ઇમ્બેલેન્સ થઈ ગયું છે જબરજસ્ત ઇમ્બેલેન્સ થઈ ગયું છે આખું એટલે આપણો કુદરતી સ્વભાવ શું કહ્યું જીવનનો એ કુદરતીપણે નથી રહી શકતો એમાં આજ્ઞાધર્મથી બહુ ઝઝૂમવું પડે છે કારણ કે આજ્ઞાધર્મથી ઝઝૂમીએ એ શરીરથી ઝઝૂમવાનું નથી એ દશાથી જ ઝૂમવાનું છે શું કહ્યું દશાથી દશા એ શરીર નથી અને આજ્ઞાધર્મ એ શરીરનો ધર્મ નથી વ્યવહારનો છે છતાં પણ કારણ કે અંદરખાને આપણને આપણા કારણ સર્જનોમાં જે આ કળિયુગમાં સતયુગ જેવો વખત નથી કે જે તે આ જ સર્જનો બધા બંધ થઈ જાય ધીમે ધીમે ધીમે એકદમ તો નાશ થાય એવું નથી આજે આપણું મન વચનકાર અને યોગબળ એવા રહ્યા નથી કોઈના નથી મનના બંધ રહ્યા વાણીમાં એવા નથી અને કયા નથી વ્યવહાર તો છે વ્યવહાર તો કયા એમ છે અને રહેવાનો છે હંમેશા એટલે આજે દશા મહાત્મા એ દશા છે મહાત્મા એ દશા છે મહાત્માનું પદવીદાન થતું નથી એટલે એનું ગ્રેજ્યુએશનય ના કરીએ આપણે તો એ તો અમેરિકાવાળાનું છે બધા પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય બંને માટે એક જ સરખું છે અને સ્ત્રી માટે આ કળિયુગમાં હોય તો એ બહુ જ રક્ષિત રહ્યા કરે છે આજ્ઞાતમથી અને દ્રષ્ટિથી લઘુતાની દ્રષ્ટિથી બહુ રક્ષિત રહી શકે છે બાકી સહેલું નથી આજે આ કાળમાં રક્ષિત રહેવું આપણે દેહથી રક્ષિત માનીએ છીએ એના એવું નથી અંદરથી રક્ષિત રહેવાની જરૂર છે શું કહ્યું તને શું લાગે છે હે શું નથી આવતો પૂછ અમારે સેજલબેન આવી છે એને કહ્યું કે તને શું લાગે છે કંઈક સમજણમાં નથી આવતું તો શું પૂછ્યું અંદરથી રક્ષિત રહેવાનું એટલે કે દેહને રક્ષિત આપણે આ કાળમાં શરીરથી માનીએ છીએ બહેનો માટે તો આટલી બધી ચર્ચા થાય છે આખા દેશમાં જ નથી થતી હુષ્કળ થાય છે એટલા માટે કહીએ છીએ સમજી ગઈ સમજી ગઈ અને લઘુ દ્રષ્ટિ જ તમને લજ્જાશીલતા આપશે શું કહ્યું શીલ શબ્દમાં પ્રયો છે લજ્જાને શીલ કહ્યું છે જેવી રીતે બ્રહ્મચર્યને શીલ કહ્યું છે આ સ્ત્રીઓ માટે છે આ કાર લક્ષણ છે બધું આ કાર એટલે આજ્ઞાધર્મ આપણને લઘુત્વ આપે છે સ્ત્રી હોય કે પુરુષ બધાને સરખી જ આપે છે એમાં કંઈ ભેદ નથી દેહમાં ભેદ હોવાથી કે એમાં ભેદ નથી પડતો સમજાયું હમ બિલકુલ બિલકુલ એટલે ધર્મ અને મહાત્મા દશા બધી કેવી છે કે કારણ ભાગમાં છે કયા ભાગમાં કોની સાથે તો હા કાર્ય શરીર સાથે કારણ ભાગમાં આવી દશા ના હોય તો આપણને આ કળિયુગમાં મુક્તિને મુક્તિનો માર્ગ આપણો મોકલો ના થાય અને આપણે પ્રયાણ પણ ના કરી શકીએ મોક્ષ માર્ગે બાકી આજના કાળના વ્યવહારના અડચણોને સારામાં સારા બ્રહ્મચર્ય વાળાઓ બધા એના માટે બધા જાણે અંદરથી જાણે પણ કોઈ કોઈને કહેશે નહીં જોજો કોઈ કોઈની જોડે વાત નહીં કરી શકે અને વાત કરવાનો મોકો મળે આજ્ઞા જ આપે છે આપણને ખુલ્લા થવાનો મોકો આપે છે શું કહ્યું દિલથી ખુલ્લા થવાનો મોકો આપે છે પરંતુ કાળ એવો વસવો છે કોની આગળ ખુલ્લા થવું અને આ શરીરથી બંધાયેલો એવો અંદરથી ખુલ્લો હોય એવો મળવો બહુ સારી વાત છે તો આ સત્સંગમાં બને આવું પણ એ બધું વિકાસ પામે છે બિહારી આનંદજી શું કહ્યું એ બધું વિકાસ પામે છે આપણે જેનાથી આપણા આ કાળના ભીડ માં એકાંતીડ છે પરમાત્મા પ્રભુ પરમેશ્વર મિંદ્રબેન સમજાય છે તમને મને આમ રહે છે એવું રાખવા કરતાં જે ના રહે એવું વસ્તુઓ હોય ને એની આગળ એની સામા પડવું આપણે શું કહીએ કારણ કે મને આમ રહે છે એ તો રહેલો ભાગ તો રહેવાનો છે આજે જે નથી રહેતો એના સામા પડવાનું છે હવે એ જલ્દી જડેવો નથી કારણ કે એને એવા ખૂણા ખાચરા એટલા બધા શોધી લીધા છે કે ભાવ બહુ સારો છે ભાવ ઘણો સારો છે ઘણો સારો છે એમનો એ તો ઘણું સારી વાત છે સોનરબેન નથી આવી આવશે અમારી સાજે કહેતા હતા સારું એટલે એ પોતે દરેકે શોધવું પડે છે એમાં કોઈ કોઈને કશું કરી શકતું નથી સત્સંગમાં સંજ્ઞાઓ બધી મળે છે પણ સંજ્ઞાને ભાષા નથી હોતી શું કહ્યું સંજ્ઞાને ભાષા હોત તો બધા દાયા થઈ ગયા હોત આપણે દાદાએ મળ્યા અને દાદાની પાર વગરની સંજ્ઞાઓ મળી એક જણને દયા થઈ ગયા હોત અને દાયા નથી થયા હું નથી કહેવા માગતો એવું કેમ કહેવાય સંજ્ઞાઓ સંજ્ઞાઓ પણ આપણે સંજ્ઞાઓ ભાવથી ભાવતી લઈ લીધી હંમેશા થાળ આવે તો ભાવતું પેલું લઈ લઈએ બધા દાદા કે અમારે પૂરણપુરી નું થાળ આવે ને તો પૂરણપુરી પહેલી લઈ લઈએ અમે ઘી નાખીને બરોબરનું પછી બીજા બધા રડીએ અને પછી પડી રેત વાંધો નહીં પણ પેલું એ બે પૂરણપોરી ખાંસી લઈ લેવાની બરોબર ઘી નાખીને બીજા બધા થાળ તો આખો ભરેલો છે પણ રડવાનું નહીં એ બધા નવું થાય છે થાળી આવે તો બધું ભાવતું ભાવતું લઈ લે બધું અને એ પકડાવીએ તો પુણ્ય ના છે બધા પુણ્યના ખીર છે એટલે કે પુણ્ય હોય તો જ પકડાય એવું નથી પરંતુ એવું પુણ્ય કે જે આપણને જાગ્રત રાખે શું કહ્યું પુણ્યની પુણ્ય પુણ્ય બંધ બધા બહુ બોલે છે મહાત્માઓ બોલે બધા દાદાએ આપણને કહ્યું અને શાસ્ત્રોમાં કહ્યું છે પરંતુ પુણ્યાનું બંધી પુણ્યના તો બધા બહુ લેયરો છે બધા ઘણા લેયરો છે અને આ વ્યવહારમાં સંસારમાં એનું ટોપમોસ્ટ લેયર છે ચક્રવર્તી રાજાનું પછી એમની નીચે છે વાસુદેવ પ્રભ નારાયણનું અને પ્રતિ નારાયણ બંધે હવે આપણે અત્યારે સમજાય એવું સમજ્યા છીએ કે વાસુદેવ હોય ને એનો સામાવર્ય હોય તે ખોટો કહેવાય ને વાસુદેવ સારો આવું સમજ્યા છીએ આપણે પણ બંને સામાયિક બળિયા છે બધા સરખા સરખા સમજાયું એ પોઝિટિવ નેગેટિવનો આવું સંસાર છે જ આખો ચાલ્યા કરવાનો ચાલ્યા કરવાનો અને એમાં આ વ્યવસ્થા સંસારમાં ને વ્યવહારમાં બન્યા કરવાની સમાજ વ્યવસ્થા માટેની માનવ જીવન માટેના પાછળ હા સમાજ જીવન માટેના પણ માનવ જીવન માટેના શાના માટે એ આપણું અત્યારે અધ્યાત્મક કેન્દ્ર છે ભારત આજે અધ્યાત્મક કેન્દ્ર અને દાદાએ આ કહ્યું છે કે આ વિજ્ઞાનને એની સમજ જે એક પુનસારી ભાગર્ય પાસે જશે અને એ નિમિત્ત બનશે આગળ બધાને પ્રકાર બધાને એનો વિકાસ થવામાં સમજ માટે એ નિમિત્ત બહુ કામ કરશે એ નિમિત્ત બહુ કામ કરશે અને એટલા માટે દાદાએ કોઈ આ બહુ મજાનો છે સારો છે અને નિમિત્તોની દુનિયામાં જે એને ખ સમજી ગયા કે ગમે તેમ કહો પણ મારા બધા વ્યવહારમાં દિવસના વ્યવહારમાં અને રાત્રિમાં પણ હું નિમિત્ત સ્વરૂપે છું એવું રહેવું એવું રહેવું તો જ આપણે સામાનિમિત્ત સ્વરૂપે છે એવું સ્વીકારાશે નહીં તો નહીં સ્વીકારાય જ્યાં સુધી આપણાથી એવું અંદર જાગ્રતપણે નહીં રહેવાય તો નહીં રહેવાય તે નહીં જીવાય તો શું કહ્યું જીવાય તો આ વાત છે એટલે શરીર તો શરીરથી જીવી જ છે પણ આપણે એની જોડે જીવવાનું છે કે આપણે એની જોડે કેવી રીતે જીવીએ કે નિમિત્ત પણ બોલવાની જરૂર નથી નિમિત્તને વાણી નથી નિમિત્તને ભાષા ના હોય કોઈ દિવસે આજે કુદરતી આ બધા વ્યવસ્થિત વનસ્પતિ આ માનવસૃષ્ટિ સાથે છે બધી એ કશું કોઈની ભાષા છે કોઈ જાતની પ્રાણીઓ કહીએ તો છે એમની એમની હશે પણ ખાસ મનુષ્યો છે એવી નથી વિકાસ પામેલી ભાષા છે જ નહીં કોઈની પાસે અને આપણી ભાષામાં આપણે કેવા બધા ગૂંચાઈએ છીએ મૂજાઈએ છીએ બધા સાથી કે આપણે નિમિત્ત છીએ આટલા બધા કુદરતના સંજોગોમાં દાદાએ શું કહ્યું કે સાયન્ટિફિક સરકમસ્ટન્શિયલ એવિડન્સવાળું બધા કેવા હોય કે દ્રવ્યથી શું શું કહ્યું દ્રવ્યથી એટલે માણસો બધા માણસ માણસ નું માણસો માનવ નિમિત્ત તો ક્ષેત્રથી શું તો કે ક્ષેત્ર એટલે પોતે પોતાનું એ તો પોતાનું એક નિમિત્તનું ક્ષેત્ર તેમજ જે કામ થવાના બીજા બધા ક્ષેત્રોથી એ મનુષ્યના ક્ષેત્રો એવું ક્ષેત્ર થયા અને એ ક્ષેત્રોમાં પણ જે સજીવ ના હોય કાગળ ચાલતા હોય ત્યાં ચાલતા આ બધું ચાલતું હોય જાત જાતના કોર્ટ કચેરી બધું ઘણું બધું ચાલતું હોય ઘણું બધું ચાલતું હોય અરે કુટુંબના સંબંધો ચાલતા હોય શું એ બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ છે કેવા અને સાયન્ટિફિક કોને કહીએ આપણે કે જે ફેક્ચ્યુઅલ હોય હકીકત સ્વરૂપે હોય નહીં તો સાયન્ટિફિક નહીં કહેવાય એ તો આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે આજનું વિજ્ઞાન પણ આપણને સ્વીકારવા માગે છે કે આજના વિજ્ઞાને જે પ્રગતિ કરી છે એક્સેપ્ટ કરો ધર્મધર્મ શું બહુમો બજા કરો છો ધર્મની બહુમત શું તમારી એ કંઈ જાણ્યું નથી જોયું નથી કોઈ ખ્યાલ નથી શું ધર્મ એના પર ચાલ્યા જ કર્યા બધું ના ના વિજ્ઞાન પર ચાલો વિજ્ઞાન શું તો કે માણસ છે માણસ તરીકે માણસે જીવવાનું છે એ મોટા મોટું વિજ્ઞાન છે શું કહ્યું એમાં સ્ત્રી ને પુરુષનો ભેદ કઈ આવ્યો બોલો ને સામાજિક ભેદો છે તેનાથી આ તકલીફો છે બધી મોટી સામાજિક શું એટલે કે સામૂહિક જીવનમાં સામૂહિક જીવનમાં તો આગે છે ચલી આવી શું કહ્યું હા અને બધા શબ્દ બધા શબ્દ બહુ કોમન છે પણ પેલા અને બધા અને આમ પણ પેલા પણ તો સાંભળ્યું પેલા આપણે પેલા છે ને પેલા ભાઈ ભાઈ આવું વાત કરતા પેલી બેન અહીં વાત કરતી હતી એ પહેલાં બધામાં તો બધા ગોંચી જઈએ છીએ આપણે અને પોતાનું શરીર છીએ તો આપણે ભૂલી જઈએ છીએ શરીર ભૂલી જઈએ છીએ આપડે કેવું થાય છે તારે પકડી જાય છે તારે કેટલી વાર લાગે છે લગભગ પકડી જાય લગભગ પકડાય તારે જ શીખવાનું એની પણ ના સમજાયું આ વ્યવહાર છે આજ્ઞા છે આજ્ઞા ધર્મ બધા જ કાળમાં એ ધર્મ સ્વરૂપે હતો છે અને રહેશે અને કઈ રીતે તો કે એ સમર્પણ ભાવથી શું કહ્યું આજ્ઞાને અધીનપણે જીવી જવામાં અધિનપણે કહ્યું એટલે અધિનપણું કોને હોય કે જે મુક્ત મુક્તતાનો આનંદ માણવા માગે છે એના માટે જ હોય નહીં પોતે પોતાનો સ્વાધીન થયેલો તો હતો જ ને ક્યાં નતો પોતાને અધીન તો હતો જ ને એની તો ભાંજગળો બધી હતી આપણને એટલે હવે આ શરીર કંઈ શરીરને આધીન આપણે ના રહ્યા પણ આજ્ઞાને આધીન રહ્યા અને એટલા માટે આજ્ઞાનું અંતરજીવન કહ્યું માણસો માટે બોલો ને અંદર અંદરનું જીવન અંદરથી જીવવાનું અને અંદરથી જીવવાનું બધું સમજણ ને સમજણના પ્રકારોથી જ હોય જેમ જેમ આપણે સમજતા જઈએ શરીરને આપણા શરીરને જેને પંચમહાભૂત કહેનું જે કહીએ છીએ એ તો એમાં તો કોઈનું ચાલે નથી મોટાભાગ ઋષિઓ યોગીઓ બધા એની પાસે બહુ પાછળ પડ્યા કોઈ પહોંચી નથી વર્યું આમ તો આ પાંચ જ મહાભૂત કહે છે એ તો બધા જાણો છો તમે બધા પણ કોઈ પહોંચી નથી વર્યું ગમે તેવું પ્રખર બ્રહ્મ ગમે તેઓ હોય પણ ના એ જ્ઞાની પુરુષ પહોંચી વરી શકે પહોંચી વર્યા છે એટલા માટે તમને એમની કૃપાથી તમે એને પહોંચી વળો એવી કૃપાથી તમારામાં એ આખી સમજણ મૂકી દે છે ફિટ કરી દે છે આખી ફિટ ના થાય ત્યાંથી એ સમજણ કામ નહીં કરે અહીંયા આજ્ઞાધર્મ છે આખું ત્યાર પછી બાકીનો આવે છે વ્યવહાર તે જ આજ્ઞાધર્મ છે એટલે નિશ્ચય વગરનો આજ્ઞા ધર્મ શું કહ્યું સારું વિશ્વ વખાણે એવો ધર્મથી હોય તો પણ અને એવું ધર્મનું ધર્મમય જીવન હોય તો પણ તો પણ તે આદરું જીવન છે નહીં સમજ્યું અને વિજ્ઞાન અંતરથી જીવવાનું દિલના લેવલે આજ્ઞાના અધીનપણે જીવવાનું એ ધર્મ વગરનું હોય તો એ પોગડું છે એવું છે સાહેબ આ તો આઈન્સ્ટાઈન સાહેબ કહે છે કેમ કે ના સમજાયું સમજ હે એટલે શું ના સમજવું કે વિજ્ઞાન વગરનો ધર્મ આધરો છે અને ધર્મ વગરનું વિજ્ઞાન પાંગળું છે હવે સમજી ગઈ બતા આઇન્સ્ટાઈન સાહેબે કહ્યું કારણ કે એમને છેક છેલ્લી ઘડીએ ખબર પડી ધર્મ જે કઈ વસ્તુ છે ત્યાં સુધી વિજ્ઞાની હતા ભૌતિક વિજ્ઞાની હતા છેક કારણ કે ગમે તેમણે કુદરતી વિજ્ઞાની હતા એનું કુદરતી હતું બાકી દ્રષ્ટિ હતી એમાં ભણ્યા નહોતા તો પણ કેવા પ્રયોગો કર્યા અને ગણિત કેવા બલ ભલા મોટા આચરિયોનું ગમે તેવું હોય તો એ રસર બની જાય ત્યાં એવા ગણિતો કેવા ને મૂક્યા બધા વિજ્ઞાન વિજ્ઞાન તો વિજ્ઞાન જ છે પણ ધર્મ એ તો વ્યવહાર ધર્મ છે ને દાદાજી એટલે એમાં ધર્મ અને વિજ્ઞાન બેંખ્યા છે એકબીજાના ધર્મ વગર વિજ્ઞાન ના હોય અને વિજ્ઞાન વગર ધર્મ ના હોય સાચું કે આપણે જે નજીક ના સંબંધો એમાં અનુભવ કરી દો બોલ ને બુદ્ધિ થી જીવે છે એટલે ખોટું ના કહી શકીએ પણ હવે એની બુદ્ધિ કયા પ્રકારની છે તો આપણે આજ્ઞા ધર્મવાળા બધા મહાત્મા જમત પડી જાય એટલે પછી મૌન થઈ જાય ત્યાં આગળ હા બરાબર છે ભાઈ એને એક્સેપ્ટ કરે આપણે એનું વ્યૂ પોઈન્ટ છે ગમે તેમ બુદ્ધિનું પણ હા જોજો હમણાં પગ બોલાવશે બુદ્ધિનું દર્શન ઉભરાવે એવું છે ને સમાજ અરે બોલો ધમધમાવ સાહેબ બે હરિયાનંદજી कोई खबर है ने क्यों क्यू पद है समझ हमेशा देशे विदेश बुद्धि देशे समझ हमेशा समीदेश देशे ने समझ हमेशा समा विदेश ने बुद्धि उबरा विदेश समझ हमेशा सम विदेश ने बुद्धि उबरा विदेश वाद निशा में विवाद करवा कुतर की बुद्धि चर से हठ वाद निशा में विवाद करवा હટે કુટ અહવા ઉડી જૈન કોઈનું બુ કરવા લસે ઉકળી જઈને बोलि ने भूख से गे तुम विवाह आक्षेप कर से गम लिता तेवा आक्षेप कर से सांसारिक ने परमार्थिक बे પથ જવાળી સમ્ય બુિમે બુિ બને ર અનર્થ કારી તેનું નામ જ વિપરીત બુધિને રાી મેઘેનું મેઘન નામે નામજ વિપરીત બુ અતિ બુઅલ નું દોર ડહપણ णपण बोली उठ से कहा उठ उठसे समझ हमेशा समा विदेश ने बुद्धि उबरावी सम हमेशा समी देश उभरास समो पहला खुद नी भूल थी तो माफी मागे जनवा खुदनी भूल थी तो माफी मागे कजियानु म करते अहिंसक सूरा व मार्गे ने मार गे अजिया अहिंसक सूरा वीर ने मार गे कारण वीना झगड़ा खोरी जगत ने बाड़ी उभरता क्ले कारण जगडा कोरी जगत ने बाड़े उभरता क्लेष अकार समझ थी प्रेमी ठारे समाई जगत नि ठारी समेषी प्रेमी ठारे समाई शू कह समझ।, समझ समझ ने कारण ना हो <laughs> સમજ તો જ્ઞાન છે જ્ઞાન ને કારણ કઈ લાવવાનું કરુણા નિણ કરુણા બીજે બીજા શબ્દોમાં શાસ્ત્રોમાં કે અભિના ભાવિ એટલે સ્વભાવી એટલે સ્વભાવી ભાઈ આજે કેવું ઉપર બેઠા છો આજે પાછળ દુઃખે છે મોટા મોટા યોગ એટલે જે આસન મળ્યું તે સ્થિર થયું એમાં હાલવું ચાલવું નહીં શું કહ્યું પણ સ્થિર કોણ રહી શકે જેની હલવા ક્રિયા છે કે જેની ક્રિયા નથી એ હે સ્વરૂપ સ્થિતિ એટલે આપણને આપણાથી વિમુખ કરાવતો આપણે ના થઈએ આપણે કેમનું મોડું ફેરવી નાખીએ નહીં તો કોઈ બે મોડા ના કહેશે પાછા એવું કહે છે વ્યવહારમાં બોલે છે કે નહીં બે મોડાના છો કે છે લો ચાલો હવે સરસ પદ છે આ નાનું પણ એવું મજાનું પદ છે જાગ્રત રાખે એવું આ બે પ્રશ્નો છે એના લઈએ સાહેબ આપણી બહુ જૂના ચિમનભાઈ પેડરુવાળા જ ખરો ને ચિમન કાકા એમની દીકરી નૈના ઉભીતાબેન એનો પ્રશ્ન છે આ બે ઊભી ઊભી સાંભળજે ઓમ નમો વિતરા આટલું આવડ્યું બહુ થઈ ગયું શું બધું આવી ગયું એટલામાં હું આપને આ પ્રશ્નો પૂછી શકું કોઈ જરૂર પૂછો તો હું વાંચી શકું બોલ ને હા ર પહેલો પ્રશ્ન છે એનો નિશ્ચયને વિલો મૂકો નહીં અને ઢીલો મૂકવો નહીં આ સમજવા સમજાવવાની કૃપા કરજો એટલે નૈનાબેન નિશ્ચય શબ્દ બહુ અગત્યનો છે સારા માનવ જીવનમાં અને એકલા ભારતમાં જ નહીં સારા વિશ્વમાં પણ આ જ એક દાદાનું વિજ્ઞાન એનો પ્રકાશ આપી શકે છે એટલે અક્રમ વિજ્ઞાન આમ જ પ્રકાશ આપી શકશે કે નિશ્ચય નિશ્ચયને વ્યવહારમાં બધા ધર્મોમાં અને સામાજિક જીવનમાં માનવ જીવનમાં પણ એને ડિસિઝન ભાગમાં લે છે લોકો डिशीजन लीध ए निश्चय करो एम कह तू समझे बेन आज साझा हकीकत में विज्ञान थी समझव होश्चय बै प्रकार कहू एक निश्चय आ जीवन शरीर जीवे एम अपने केवी रीते जीववू एम दरको अधिकार है यहाँ निश्चय डिशीजन ले निश्चय करने સમજણ પડે થોડી આ સરી જીવે છે એમાં આપણા માટે હવે આ તો આખા બુદ્ધિ વર્લ્ડ માટે છે પણ ભારત માટે ખાસ કરીને કારણ કે આ દેશ છે શું કહ્યું અને બીજા બધા દેશમાં કસાયો છે પરંતુ હજુ બધા બચ્ચા જેવા છે બધા ઉગતા કષાયો છે એટલે એમને ડિસિઝન લેવાના એમાં બધામાં એ તો એમની રીતે લે છે બરોબર છે એકાકાર છે જ એકાકાર એને ક્યાં કહેવાનું કોઈ નથી છું પણ અહીં આગળ એકાકાર છે અને એકાકાર નથી એવી રીતે દ્વિધા પરિસ્થિતિમાં જીવે છે કષાયોમાં બે બાજુની સ્થિતિમાં શું કહ્યું એટલે આ નિશ્ચય શબ્દ બહુ અગત્યનો છે વ્યવહારમાં પણ તેમજ વિજ્ઞાનમાં પણ સમજ પડી વિજ્ઞાન કોને કહેવાય કે જે હકીકત હોય ફેક્ટ હોય બોલ અને આજનું વિજ્ઞાન આપણને સમજાવા જાય છે કે આ વિજ્ઞાન સમજો તમે લોકો એવું નથી થતું બેસો અરે નિશય ફે જગત ને નથી સમજાતી આજના વિજ્ઞાન માં આજના બુદ્ધિ પ્રધાન જીવનોમાં શું કહ્યું બુદ્ધિપ્રધાન બુદ્ધિથી ચાલતું છે આખું બધે જ અને બુદ્ધિ તો કાયમ ની હતીમ ની હોય છે પણ એના પ્રકારોમાં ફરક પડી જાય છે બધો એટલે આજના પ્રકારોમાં ફરક પડી ગયો ને એટલે સૌરું કામ કરવું હોય તો ઊંધું થઈ જાય શું કહ્યું કે બુદ્ધિથી કરીએ છીએ એટલા માટે શું કહ્યું બુદ્ધિ અત્યારે બુદ્ધિથી તો સમજવું નથી ના સાચે સાચું વિજ્ઞાન થી સમજવું છે ને તો નિશ્ચય આપણને પ્રાપ્ત થાય કે જે આજે જેમ ના થાય બસ હું નિશ્ચય કેવળ કહ્યું કેવળ એટલે કાંઈ એમનું સમજ ને એને ટાઈમ ના હોય કોઈ જાતનો એટલે થઈ ગયું પરમાનન્ટ અને બાકી નયનાર અહીંયા કયું રહ્યું એ નિશ્ચય રહ્યો પાછો કે હું બોલ હું રિયલ હું રિયલથી નહીં ના છું એ નિશ્ચય રહ્યો એ નિ એને વિજ્ઞાન કહ્યું માણસ માનવ છે મનુષ્ય છે મનુષ્ય રીતે જીવે બેન હોય ભાઈ હોય ગમે તે હોય પણ મનુષ્ય રીતે જીવવું જોઈએ એને એ નહીં તને શું લાગે છે મનુષ્ય રીતે ના જીવે શું કેવું થઈ જાય દેખાય ખરો માણસ નહી ખાલી ફોટો પાડી માણસ દેખાય એમ બક હકીકતમાં માણસ ના હોય કરો છો એ એવું લાગે છે ફોટો પાડે માણસ તો પડે કે નહીં બીજો ના પડે ચાર પગ ના પડે ને પણ અંદર જીવતો હોય ચાર પગ એવું ખબર પડે તને બસ તો પછી પણ આપણે કહેવા જઈએ છીએ હા કઈ જાગતો બસ બસ શું કામ કરું છું એવું કહો છો કોઈને ભૂલ ને એમ તો સમાજ બહુ જાગ્રત છે પાછો બહુ જાગ્રત છે બહુ જાગ્રત છે એટલા માટે અંદરનું વિજ્ઞાન આપણું જીવન એવી રીતે જીવાનું એ આજ્ઞા ધર્મનો નિશ્ચય કયો એ વ્યવહાર દ્રષ્ટિથી હું નૈનાબેન છું એ આજ્ઞામાં તમને મૂક્યા છે એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા મૂકાય છે પછી છે હવે એ આજ્ઞામાં મુકાઈ ગયા છે આજ્ઞાધ્રમથી હવે એ એ રીતે રહેવા માગવું વહેવાદથી નહીંના જ છું એ જ થઈ જવું જોઈએ તારે વહેવાદ્રસ્ટિ નહીં ના છું રહેશે ત્યાં સુધી તારે આ બધું મથકામ કરવું પડશે જ છું શું કહ્યું એનું પ્રમાણ છે આપણે પરીક્ષા આપીએ અક્રમ વિજ્ઞાનની પરીક્ષામાં આપણે માર્ગને બધું કોઈ જોવાનું હોય બધું પ્રશ્નોપત્ર તો એમાંથી આ જ ઉપર જ માર્ગ આપે જ કેવા પ્રકારનો છે જ બહુ પ્રકારના હોય પણ છેલ્લો જ આ કારમાં આવે એવો નથી કોઈનો કોઈનો આવો નથી કહે છે મારો જ આટલું થોડું ખૂટ્યું ને આ વિચાર કરી લો આપણે હમ એમાં શું કરું આપણે રાખવાની જરૂર છે કે હું બહુ હમજી મને બહુ સમજ છે જરૂર ખરી અને છે જતી રહેવાની એ તો રહેવાની જ છે ને સમજાયું કે નહીં હ એટલે આ વિજ્ઞાન આવી રીતે શીખવે છે આપણને નન્નાને હું કારમાં ફેરવી નાખે હું કાર એટલે શું કે નિર્ણય નિશ્ચિત કે વરુ શુદ્ધાત્મા છું કે ક્યારેય નન્નો થઈ શકે નહીં શું કહ્યું થઈ શકે કોઈ દાડો ક્યારેય પણ અને આ વ્યવહાર છે એનું કશું ઠેકાણું નથી એટલે એને ઠેકાણે લાવવાનો છે આપણે એવું નહીં સાહેબ એને ઠેકાણે લાવવાનો છે અને કોનો વ્યવહાર કે તું મલ્લિકાનો વ્યવહાર ઠેકાણા લઈશ કે તું તારો લઈશ મલ્લિકાનો કેમ નહી તારી બેન છે સગીતો એ બોલ ને જાણે છે સમજી ગયું એટલે નિશ્ચય વિલો ના એટલે આજ્ઞા ધર્મ ધર્મ અને આજ્ઞા તપ એ આપણો નિશ્ચય નથી એ જે એનો વિલો મૂકવા જશે એટલો વિલો પડશે ને આપણાથી જ હું શુદ્ધાત્મા છું એ રિયલ દ્રષ્ટિ કાચી રહેશે આજ વ્યવહાર પાછો આવશે પાછો તે વખત કરવો પડશે નહીં સમજ એક વખત તો વ્યવહાર ગમતો નથી આપણને ગમતો નથી એટલે પાછો આ વખતે રે દઈએ તો કારણ કે એને ના ગમવા પણ નીકળવું છે વ્યવહારને શું કહ્યું એને ખૂંચ્યા છે મારો સ્વભાવ તો ના ગમવા પડવાનો છે જ નહીં તો હું કઈથી આવું થઈ ગયું મને એટલે જેમ નથી બીજા બિહાર શું કહો છો આપ બીજા ક્યાં જાય બોલ ને ભાઈ ભાઈ તારે ઘેર કે આ અંતરવિજ્ઞાન છે આપણું અંદરનું જીવવાનું છે આ આપણું જ આપણી હમે આવશે કશું બીજું ના આવે પણ આપણે બહારથી આવે છે જાણે ક્યાં સામે કર્યું તે કર્યું એવું બધું થયા કરે છે આપણને નહીં તો મિંદલબેન ને લાગવું જ જોઈએ કે અરે આ મને આમ લાગે છે પણ એ તો હું ને આખરે તો એવું લાગવું જોઈએ કે નહીં ક્યાં ગમતામાં લાગવું જોઈએ કે ના ગમતામાં એટલે ગમતાને ચોટી નહીં પડવાનું બહુ મોટી પેલું બીજો પ્રશ્ન છે તારો નિશ્ચિત વિલો મૂકવાની આ રીતે છે ખરીતે શુદ્ધ ઉપયોગમાં બધા કહી શુદ્ધ ઉપયોગ એમ રહેવો એ તો બહુ સારી વાત છે શુદ્ધ ઉપયોગ તો કહીએ તો પણ એમ બોલવાથી થઈ જતું નથી અને બધું વિજ્ઞાનથી સમજાવવું પડશે બધું દરેકના શરીરો છે સમજા વગર કશું એ વધશે નહીં શુદ્ધ ઉપયોગ તો બહુ વાસ્તુ સરસ છે પણ શબ્દથી સમજાય નથી એ તો જેને જેનો સ્વાદ આવે તો રહે છે નથી રહેતો એવું નહીં મહાત્માઓને દરેકને પોતાના પ્રમાણમાં રહે છે પરંતુ આ વ્યવહારમાં બધો દબાઈ ગયેલો છે હા પોતે જ પોતાના વ્યવહારથી દરબાઈ ગયો છે અંદર નિશ્ચય અંદર સમજાયું ને એવું થયું છે બાકી અંદર ખાના તહે છે ને કોનમાં બધા છે એમાં ના જરાય નહીં કારણ કે સુખ ચાખ્યું છે કે આ બધા વ્યવહારના આ આવતા જતા સુખોમાં આ સુખ એવું છે કે ઓહો પછી છેવટે હા આમ થાય છે તૃપ્તિ થાય છે એને શું કહે તૃપ્ત બરાબર જઈએ આગળ આ નિશ્ચયની વાત છે નિશ્ચય બહુ મોટો શબ્દ છે તારો બીજો પ્રશ્ન છે ઇંગ્લિશમાં છે ફ્રેન્ચમાં છે બોલ ઇંગ્લિશમાં જો એનો ઇંગ્લિશ વાંચીએ પછી ગુજરાતી કરીએ વાય શૂડ વી નોટ ટોક ઓફ એ પર્સન હુ હેઝ એક્સપાયર્ડ બાય વે ઓફ ગીવિંગ ઓપિનિયન્સ ઓર બ્લેમિંગ હિમ ઓર હર ફોર થિંગ્સ ડન ઇન ધી પાસ્ટ એ પૂછે છે એટલે આપણે જે ભાઈ કે બેન અત્યારે છે નહીં અને એમને વિદાય લીધી છે આ દુનિયામાંથી એમના માટે કોઈપણ પ્રકારનો અભિપ્રાય સારો કે ખોટો એવું લખ્યું છે ને તે તારો અશ્વિનભાઈ છે કે નહી બોલ ને હા દાદા કઈ છે હવે અશ્વિનભાઈ હોય તને લાગે કે મારો ભાઈ આટલો ડાયો હતો અને મારાથી આવી ભૂલ થઈ અને એને ઓહ આજે હોય તો મને આજે એને રૂબરૂ માફી વગર બંધ થાય છે તો તું કરી શકીશ કરી શક એ તો વિજ્ઞાનથી કરી શકાય પણ તારે આપણે માફી કોને કહીએ કે હાજરા હાજર હોય તો જ નહીં તો હવામાં તીર ગયું પણ એમાં જ કરી શકાય છે આ વિજ્ઞાન જો તમારા બરોબર ફિટ હતું તો નહીં તો ને મુશ્કેલ છે બહુ સમજાયું એટલે એ રીતે કરવા તો કરી શકાય પરંતુ તમે તો શું કહ્યું કે ઓપિનિયનથી કહ્યું ઓપિનિયન આપી શકશો અત્યારે તમને કોઈ વ્યવહારમાં કોઈ વખત અશ્વિનભાઈ તારા પ્રમાણે ના લાગ્યા બરાબર તો અત્યારે ઓપિનિયન પણ આપી શકું અશ્વિનભાઈ આવો છે તો અપાશે એટલા માટે કહ્યું હવે સમજી ગયું તું બધું ભય કે બહેનો હોય કોઈના માટે ગયા એના માટે વાત એક અક્ષરે બોલાવી નહીં એક અક્ષરે બોલાય નહીં અને બોલાય તો પાસે બધું દવાઓ હોય છે બધી જ એ કરી નાખે કોઈ દિવસ ના બોલાય જે હાજર એમની જ વાત કરાય બીજી ના કરાય આપણાથી સમજી ગઈ બેન કે નહીં બિલકુલ અને આ વિજ્ઞાનથી તારે યાદ કરી કરી પ્રતિક કરી શકું છું એ થઈ શકે છે જરૂર થઈ શકે હંડ્રેડ થઈ શકે નહીં તો આપણે છૂટી જ ના શકીએ મિતરાક પુરુષો માયુર ભગવાન આવી રીતે જ છૂટ્યા નહીં સમજાયું પણ કેટલા આગળના વ્યવહારોના બધા એમને હાડા બહાર નિકાલ કર્યો બધો કેટલો બધું કર્યો સમજાયું અત્યાર તો આપડો અત્યારે એનો જ નિકાલ કરવા માં આપણે બધો નિકાલ થઈ જાય છે એટલે ઓપિનિયન ના ઘટે પ્રકારનો ખાસ કરીને જે અહીંથી દુનિયા છોડી ગયા છીએ અને બધા હાજર છે એમાં તો એમાં પણ અને હાજર છે એમાં તો ઓપિનિયન વગર રહી શકીએ કે નહીં છે એને નિશ્ચય કહેવાય પાકો એને હલવા ના દઈશ ને હા નહી તો આજ્ઞા આજ્ઞા હાલી જશે બધી આજ્ઞા આલે થાય આ વ્યવહાર નહીં ના છું હલા માલી કર્યા કરે ને પછી समझ बीजू से साहब कहो कोई बात करी तो आप पूछो करो प्लीज आप दीपक आनंद स्वामी जी एमने સમજવા માટે પૂછે છે કે સમજાવવા માટે મને ખબર નથી બોલ ચારિત્રમો બંધન કરતા હોય નહી આ બે મારે તમને કોણ કઈ થી લાયા સમજવા માટે નહી બોલો છો એવું શું કરતા હોય જ નહી એ વિતરાગો ની ભાષા છે શું કરવું મને એક પક્ષી ના રીતે એને બધા બધી જાતના સમજ્યું આજના ટૂંકમાં બધું ફાઇલ માં બધું હું આપતા પુત્ર છું ફાઇલ છે મારી એવું પુત્ર તારે ચારિત્રમો ના પડી જવું મને ધક્કો જોઈએ છે મહાત્મા ના જોઈએ મહાત્માને જોઈએ એમને ફુરસત એમનો ઓછો ફુરસદ છે તમને વધારે મળે કદાચ સાહેબ છે આ મોટા ગુરુ ફ્રેન્ડલી ગુરુ એ તો બહુ સારું કેવાય બહુ સારું કેવાય આપણી બધી શત્રુતા અને શત્રુ શત્રુતાભરી દ્રષ્ટિ અને સમજણો છે ને એમાંથી છોડાવે અને ફ્રેમલી ગૃહ કહેવાય હ દ્રષ્ટિ એટલે નેગેટિવ બધું ના ગમતું મેં ના ગમતું છે ને શત્રુ લાગે છે ને તો પણ ના ગમતું આવ્યું કંઈથી કંઈકથી સ્પ્રિંગ તો થયું હશે ને કંઈકથી કંઈથી એવું સામામાંથી સામૂન આ ગમતું છે એટલે એમાંથી ઊભું થયું છે ક્યાંથી કંઈક તો એનું હશે જગ્યા એને પકડી લઈને એને બંધ કરી દઈએ તો બરાબર શેરી જે ડૉક્ટર સાહેબ એવું કહે છે અંદર બધું બહુ પડ્યું છે આપણી અંદર શુદ્ધ ઉપયોગમાં એટલી બધી શક્તિ અપાર શક્તિ છે કે જ્યાં આપણે આપણી દુઃખથી રગ નસ પકડતા આવડીને તરત જ એને કરી દઈએ આપણે ત્યાં આગળ દવા આપી દઈએ ના થાય એ જોવાની જરૂર છે સમજ્યું પણ બધા હંમેશા દાદાએ કહ્યું કે આ કળિયુગના પ્રતિકૂળ સંજોગો એ આપણું શુદ્ધાત્માનું વિટામિન છે કળિયુગના પ્રતિકૂળ એટલે કે આપણને જેમ જે કરીએ તો ઊંધું થાય એવું થાય બધા સંજોગો શું છે શુદ્ધાત્મા માટે વિટામિન છે એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ આપણને બહુ સારી કરે છે આટલું રાખવાનું સમજાયું એ પ્રતિકૂળ આ કારના વિશે એટલે એ સંજોગો શુદ્ધાર્થમાં વિટામિન છે કેવી રીતે તો કે ગમે તેઓ પ્રતિકૂળ સંજોગ આવે ને એને આપણે અંદરથી આપણે એડજસ્ટ શબ્દ બહુ મોટો મૂકાયો છે પણ અંદરથી એને અનુકૂળ થઈ જવાનું પ્રતિકૂળને અનુકૂળ થઈએ તો એ અદ્ભુત આપણને એની પ્રતિકૂળતા નીકળી જાય અને આપણે શુદ્ધાત્માની દ્રષ્ટિ પાકી કરવા માટેની બધી અનુકૂળતા એનાથી વ્યવહારમાં આવે જ્યાં સુધી આ શરીર જીવતું છે ત્યાં સુધી હવે સમજાયું એટલે અનુકૂલન કે છે એને અનુકૂલન એટલે પ્રતિકૂળ સંજોગોમાં આપણે એવું શાંત પરિણામો અનુભવવા હોય તો અનુકૂલનની વિદ્યા શીખી લેવી જોઈએ કોઈ પણ પ્રતિકૂળ એને કરી દેવું અનુકૂલન પોતા એટલે પોતાના પક્ષનો કરી લેવો પોતાનો પક્ષ કયો હોય કે હકારવારો પક્ષ હોય હકારવારો નકારવારો ના હોય તો પ્રતિકૂળ હકારવારો થયો તો કામ લાગે ને આપણને પછી બીજી વખત એવો સંજોગ આપણને કેટલું આપણને તે વખત શક્તિ આવીને આપણી સંયમ પરિણામ ઉપજા એવું છે એટલે નૈનાબેન તું સમજી ગઈ બે હવે સારું લાગશે ને ઠીક હલિકાને સમજાવજે હા ના કહીએ તો એ સમજે મલ્લિકાબેન તો સમજણ પડી હે સારું સારું દાદાજી બોલો તમે શું કહ્યું ચારિત્રમો આપણને સ્પર્શ કરે જ નહીં બોલ્યા એવું કહી શકાય નહીં આપણાથી અને કહી શકાય ક્યારે કે આજ્ઞાધર્મ આપણો વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય દ્રષ્ટિ જેટલે અંશે એકબીજાને અનુકૂલન વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિને અનુકૂલન થઈ ગઈ હશે નિશ્ચય ઇન્ડસ્ટ્રીને અનુકૂળ થવાનું છે જ નહીં આ વ્યવહારને જ થવાનું છે બધું એટલે વ્યવહારને વ્યવહારના પોતાના વ્યવહારને જ અનુકૂળ થયો ને તો પછી એ નિશ્ચયની નજીક ગયો અને ત્યારે જ આ ચારિત્રમો જે છે તે એટલે કે ડિસ્ચાર્જ મોહ એટલે ડિસ્ચાર્જ અહંકાર બધું ડિસ્ચાર્જ મન ડિસ્ચાર્જ બુદ્ધિ બધું અંતરનું જ બધું આખું ડિસ્ચાર્જ અંતકરણ આખું ડિસ્ચાર્જના ભાગમાં ત્યાં આગળ આપણે કાળજી રાખવાની છે આ શરીર બધું ડિસ્ચાર્જ થાય છે એમાં કાળજી રાખવી તો પડશે નહીં રાખે બધા મારીને કરાવડાવશે તમને કારણ કે એમાં તો સમાજ કોઈને છોડે નથી કોઈને નહીં છોડે તો એ પ્રમાણ રહેવું જ પડે ના રહેવું પડે બોલો ને હં અને રોજ આજે બધા બધા માધ્યમો આજે જ્યાં છે આ વાતો આવે છે ને વાવું થો વાવું જીવો આવું જીવો જીવવો પણ કેવી રીતે જીવવું એ કોઈ બતાવતું નથી રસ્તાઓ સાહેબ એવું છે બધું એ જીવવું કેમ કરીને પણ આમ કરો તેમ કરો ફલાણું કરો ડીગ્ન કરો આવું કરો આવું ના આવું કરશો તો આવું થશે આમ બધું બહુ કહે છે પણ એવું કંઈક બતાવો ને કંઈક કરીએ કે જે ત્યાં બધું થાય જ નહીં તમે કંઈ જો શોધી કાઢીશો બતાવો અમને કંઈક થોડું તે અક્રમ વિજ્ઞાને જ આ આપી શકે બીજી ના આપી શકે અક્રમ વિજ્ઞાન અને આ કેવા વિજ્ઞાન દ્રષ્ટિવાળા હોય એવા એ પુણ્ય જ હોય બધા એવા પુણ્ય હોય તો જેટલી પકડી લે હમણાં અમારે બેંગ્લોર જવાનો પ્રસંગ આવ્યો એક વ્યવહારથી તો એમાં અમે જ્યાં જ્યાં વ્યવહારમાં જઈએ ને ત્યાં નિશ્ચય તો આગળ ધજા લઈને આગળ ફરતો જ હોય આ અમારા આ દાદા ભગવાનના પાર્થિવ દેહ પછી આ કનુભાઈના દેહની બાગે જે આટલો વ્યવહાર આવ્યો બધો સંઘનો સત્સંગનો પોતાનો સત્સંગનો પોતે પોતાથી જ અને પછી તમારે રેવાનું છે પણ પેલો સૌથી નાનો દસ વાર લાગશે હજુ તો ઓછામાં ઓછા અને તે વધારે વાલો છે એમનો ન્યૂઝીલેન્ડર હા શું કરીએ બોલો આ વ્યવહાર નથી પણ ધર્મની ધજા આગળ આગળ જોયે છે એન્સ કોન્સ્ટન્ટ હોય છે મારી સ્થિર છે ધજા અને ખરી તો દરેક મહાત્માઓને છે એ આજ્ઞા ધર્મ છે આપણું એ આજ્ઞા ધર્મ છે અર્જુનને ખબર નથી કૃષ્ણ ભગવાન સાથે હતા ભગવાન પોતે સ્વયં સાથે હતા છતાં એને દેખાતી નથી એ ધર્મની ધજા ભગવાન તો નિશ્ચિંત હતા કંઈ વાંધો નહીં એને આ ઊંચો ઊંચો થાય છે બધો મગજનો આ છે એને સમજાય છે ખરા પણ એ ધજા રક્ષણ કરી રહી છે નહીં તો આટલી બધી દુશ્મન ખરું એને જીવતે જીવતા ના છોડ્યું તો કોઈને જીવતે જીવતા એમનો હક અને બધું પણ કશું નહીં આ બધી ગૂંથણીઓ જશે ને બધી કેવી જાતની ગૂંથણીઓ જાત જાતની ગૂંથણીઓ સાહેબ હમણાં આ ટીવી ઉપર કનુભાઈ જોઈ લે હા એમ તો જોયો છો તો એપિક નામનું ના છે ઈ એક ચેનલ છે કદાચ કોઈએ જોયું તો ખબર નહીં મને ઈ પીઆઈસી એપિક એટલે અનુકરણ ના કરી શકાય એવું એની સમજણ આપે એવું વિજ્ઞાન છે એ ચેનલ છે આખી એ હિસ્ટોરિકલ ચેનલ છે શું છે અરે જવા દો શુદ્ધાત્માને શુદ્ધાત્માને દેજો जो के विनय थी जाए जो जा <laughs> चे। ते जरा कोई ने मोटू अचन कर बिलकुल हिस्टोरिकल चेनाल बने पर बदे शू बोध लीए कहभारत हमने बहुत चाला से रोज रोज चाला कलाक कलाक कला आपे साब ते वापरती पेला चोपड़ा रखना शू कह चित्रगुप्त साहेब न्यायाधीश बैठा चित्रगुप्त कर्मना चोपड़ा आप तो न्यायाधीश तब जो एकजो रात्या एकडोवा ने आज बदा बोला बदा कोई आरक्षण बोलो कोई बाकी नहीं બે પક્ષવાળા બધા જ અરે કૃષ્ણ ભગવાનને જાતે આવવું પડે છે સમજાયું તો અર્જુન સાથે ભગવાન હતા ધજા તો આગળ જ હતી પણ એમને પોતે પોતાનો કૃષ્ણ ભગવાને આજે એમના નારાયણ સ્વરૂપ જીવનમાં પોતે પોતા માટે કોઈ પણ દાવો આગળ મૂક્યો હોય એવું કહે દાવો મૂક્યો કોઈ જગાએ મામા બોલો ભટ મામા બોલો બિલકુલ પાકો હા પણ એને કહ્યું છે હું બધું ઊંચ છું એ દાવો નહીં બીજું પણ જે ઊંચે હું બોલે તો શું થાય કારણ કે શરીરો છે એમ બોલે તો લોકો સમજશે નહીં પાછા અને એમને શું કહ્યું હું હું ને હું જ બોલ્યા હું નથી એવું કોઈ જગાએ નથી કહ્યું નહીં મામા કહો નથી કશું આખું ગીતા જોજો પણ આટલા બધા બુદ્ધિશાળીઓ છે આપણે એના ગીતા અને એક એક શ્લોક ઉપર મારા શાસ્ત્રો રચે બધા છે છતાં પણ કૃષ્ણ ભગવાનનું આ વિશ્લેષણ કોઈ કર્યું આ વિશ્લેષણ કર્યું કે એમાં નંદો છે જ નહીં એમની ભાષામાં નંદો ક્યાં ક્યાં છે વિતરાકોની ભાષા શું કે કૃષ્ણ ભગવાન જ્ઞાની પુરુષની કે જે વ્યવહારમાં નંદો બધાને મૂઝવે છે હેરાન કરે છે એને કેવી રીતે હકારમાં ફેરવી શકાય એના માટે એને કહેવું પડ્યું એટલે એમાં હકારની દવા મૂકી દે છે એ વસ્તુ એ કાળમાં હતું તો રામાયણના કાળમાં હતું રામાયણના કાળમાં હતું અને રામ રામનું જીવન જુઓ તમે હું બાળપણથી અને મેં આખા વ્યવહારમાંથી નીકળવું પડ્યું કેટલો મોટો વ્યવહાર નાનો શું આ હિસ્ટોરિકલ પુરુષો છે છતાં આટલું ભારત શું કેવાય હિસ્ટોરીમાં પછી કોઈ સ્ટોરી આવું કેસ લગાડી દે એસ ની આગળ ખરેખર એ જ છે મોટ આજના કાળમાં તો કામ કરતું હોય તો આજ એક કામ કરે એવું છે એટલે મહાત્માઓ માટે હવે આજ્ઞા ધર્મથી જીતા તો મો પોતાનો મન વચન કાયાનો અંદરથી અને બાર થી બે રીતે એટલે એટલો જીતો તમારાથી એ મોહ તમારી આગળ આયોગ રહેશે નહીં કે તમારે થઈ ગયેલો છે એ બધો એ આયોગ રહેશે નહીં એટલે તમારે એ મોંને જોડે ના રહેતા એની અંદર ના જતા એની જોડે રહેવાનું પણ સંભાવથી રહેવું પડશે અને ફાઇલ છે પાછું પોતે જ પોતાને ફાઇલ સ્વરૂપે આપણને અઘરું લાગતું હોય તો બોલવું આવું જોઈએ અંદર તો ના બોલાવનાર બહુ પડ્યું છે આમ જ રાખવાનું બધા ના સમયે હાજ કરી નાખવું આપણે તો મોં જીતાય નહીં તો ચારિત્ર મો જીતા નથી અને ચારિત્ર આપણું પ્રગટ થાયું નથી દર્શન તો મળ્યું છે વ્યવહારથી નિશ્ચયથી તમને દ્રષ્ટિએ મળી છે બંને પરંતુ હવે આ ચારિત્ર થઈ ગયું એટલા માટે આ પંચબુદ્ધ મહાવારો જે યોગ્યો છે એને જીતી નથી શકતા એક એક ઇન્દ્રિયો જીતનારા પડ્યા છે બધા એની પર બહુ શક્તિઓ સિદ્ધિઓ છે એ લોકો પાસે સિદ્ધિઓ એટલે વ્યવહારની હા વ્યવહારની જ એને ખરી રીતે વૃદ્ધિ કહેવાય વૃદ્ધિ એટલે ભૂતગાલ નો અમુક પ્રકાર એની વિશિષ્ટતા એવું છે તલાવડું એવું છે કે બધી બાજુથી પાર કરવા જાવ પાંચે ઇન્દિયોનું પરંતુ એ કોક એક જગ્યા એવું હોય જ વ્યૂક પોઈન્ટ બધું પાછું નીકળી જાય પોણી બધું નીકળી જાય ચારિત્ર નું પાણી કહેવાય છે બધું શું કહ્યું છે કે તમને બધી રીતે ઘરમાં રહેવું તો પડે પણ ઘરમાં આપણે સાથે રહીને પણ કહેવા મુક્ત રહી શકીએ છીએ ને ડોક્ટર સાહેબ અશોકભાઈ કોને તમને બેનો અનુભવ છે ને તમારો એ જ ધર્મની ધજા બે દ્રષ્ટિ વાળી દ્રષ્ટિ ના કરવા વાળી દ્રષ્ટિ એનાથી કોઈ દાડો એને કર્યું નથી આજે કરે ને ક્યારેય કરશે નહી એવી પોતાની સ્વભાવ ક્રિયાઓની દ્રષ્ટિ સ્વભાવની ક્રિયાઓની બહાર જાય જ નહીં એ શું કહ્યું સ્વભાવ ક્રિયાની બહાર જાય જ નહીં હા અને એટલા માટે એ બધા પ્રભાવને બહુ સારી રીતે જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું કારણ કે હું પોતે સ્વયં પ્રકાશ અને બધા આ પ્રકૃતિના પ્રકાશોને કયા ચીકણા કયા ચીકણા જેને કહીએ આપણે દાદાના શબ્દોમાં દાદાની વાણીમાં પોતા કહ્યું બસ એટલું જશે પ્રશ્ન સારું લાગે છે તમે બઉ બઉ વિચાર આગળ વધવા જાય માર્ક આપ્યા છે કે તું બહેનોમાં બહુ સારું કામ કરી શકું એમ છું જયારે આ આપણે ઇલાબેન આટલું કામ કરે તો આ વિજ્ઞાન કોને એમને કોણ તમે એમના મન શબ્દો ના મુકશો પણ નાઇજીરિયાની બુકી હતી પેલા આપણી શું નામ ડૉક્ટર ભારતી સાથેની બુકી ત્યાં લેડીઝ એસોસિએશનની હેડ એ નાઇજીરિયામાં સ્મોલ ગ્રુપ હ અને અહીંયા ઇન્ડિયન વિમેન્સ એસોસિએશને એક્સેપ્ટ કરેલી છે ને અને દરેક વખત એવરી યર અહીંયા આગળ થાય છે ઓલ ઇન્ડિયા મહિલા ભારત સંમેલન ત્યારે એને બોલાવવામાં આવે છે આવે છે એમના ખર્ચે બોલાવા સારી રીતે નાઇજીરિયા ની શોધ કરવા જવું તું જા છે કે નઈ મોના અચ્છા ગેરહાજરીમાં આખો જરા દાટ નઈ નઈ મને બહુ કઉક મળી અને શિવોજ આમ એક આપણે કહીએ ને એકદમ આમ ટ્રાન સ્ટેટમાં સ્ટેટમાં એકદમ સરસ રીતે હતા અને પછી એમણે મને પૂછ્યું ઈલાબેને તો મેં કહ્યું કે ઇલાબેન મને તો હું સ્ત્રી થઈને કેમ જન્મી છું છોકરો કેમ નથી હું છોકરી કેમ છું પછી હું આ નવનીતભાઈના ઘેર કેમ જન્મી પછી અમારા ધોરીભાઈની સામે જ ઝુંપડા હતા તો નાની હતી તો હું સ્કૂલેથી ઘરે આવું ગાડીમાં તો કે આ ઝૂંપડાવાળાને ત્યાં જન્મ ના થયો અને આ નવનીતભાઈ કેમ જન્મ થયો એવું તમને વિચાર આવું બહુ પ્રશ્નો એટલે પ્રશ્નો જ પ્રશ્નો તો પછી મેં ઇલાબેનને એટલે ઇલાબેન મને પૂછ્યું કે તમારો શું અનુભવ છે એટલે મેં કહું ઇલાબેન હું તો એટલા બધા પ્રશ્નોથી ભરેલો જીવ હતો અને ફાંફા મારતી હતી કે જવાબ શું હું કેમ નવનીતભાઈના ઘરે જન્મી અને કેમ રાજીવ ગાંધીની દીકરી નથી અને પછી બહુ યોગ કરતી હતી બહુ જ બહુ જ બહુ જ યોગ્યું એમને હા એ બધું વાત કરી દાદાજી એટલે ભગવાન ખોડવા હું બધે બહુ ફરેલી એવું ટૂંકમાં મેં એમને કહ્યું એટલે મેં કહું આ બધા પ્રશ્નોના જવાબ કે હું સામે ભિખારીને ત્યાં ના જન્મી રાજીવ ગાંધીની દીકરી ના થઈ નવનીતભાઈની થઈ તો એ બધા જવાબો મેં કહું આ બધા પ્રશ્નોના જવાબો મને એક જગ્યાએ મળ્યા બહુ વર્ષો શોધતી હતી પણ ક્યાંય જવાબ ના જડ્યા મને એક જગ્યાએ જવાબો જડ્યા એટલે ઇલાબેન એવું બોલ્યા કે લો આ તમારું ખરું કહેવાય મને તો આવા કોઈ પ્રશ્નો જ નથી થતા પછી મેં કહું ઇલાબેન મને તમે એટલા સરળ જીવ હશો અને તમારું એટલું ચોખ્ખું હશે મેં કહું હું કન્ફ્યુઝ સ્ટેટમાં જન્મેલી એટલે આ પ્રશ્નોના મને અહીંયા જવાબ મળ્યા અને પ્રશ્નો હવે ઊભા જ નથી થતા કોઈ પણ વ્યવહાર સંજોગનો પ્રશ્ન બી ઊભો થાય તો સમાધાન અંદરથી જડે ધીમે ધીમે કરીને એટલે મેં તમારાવાળો મારો અનુભવ કહ્યો કે આ અગિયાર વરસ પહેલાં આવી રીતે મળે એ પ્રશ્ન પછી એવું કહ્યું આવું મીનાલબેન એક દિવસ આપણે બે સાથે મળવા જઈશું દાદાજીને તમે તમે આવજો એટલે મેં કહું કે ઇલાબેન હું આઈન તમને લઈ જઈશ આપણે અનુકૂળતાએ ગોઠવી દઈશું એટલે કે ના તમે અહીંયા આવજો તમે મારી પાસે ગાડી ગુજરાત વિદ્યાપીઠ એટલે શું વાત કરો છો આખા દેશમાં ને આપડે ગુજરાતમાં એ તો બહુ પ્રખ્યાત છે ગુજરાતમાં તો ખાસ કરીને મને તો દુઃખ આવતા જ નથી આવતા પ્રશ્નો દુઃખ કેવાય કે ના દુઃખ કેવાય પ્રશ્નો દુઃખ કેવાય તો દુઃખ થાય તો પ્રશ્ન થાય ને સુખમાં પ્રશ્ન ના થાય કોઈ પ્રશ્ન ક્વેશ્ચન પ્રશ્ન મૂકો એ જ પોતાની ખોજ છે આખી પોતે પોતાને ખોજવા માટે તમે ફરતી મરોજો એમને શું નામ ઈલાબેન ઇલાબેનને કે તમને તમારી પોતાની ખોજ સ્વયંની ખોજ થઈ ગઈ છે બેન હા મને થઈ ગઈ છે એટલો બહુ બહુ છે તૃપ્તિ છે બહુ તૃપ્તિ સંતોષ નહીં તૃપ્તિ સંતોષ ને સંતોષ એમાં તો મિનલ રહ્યા કરતી હતી પણ તૃપ્તિ થઈ ગઈ આ બસ ફાઈનલ છતાં આ જીવ્યા કરે છે અભિએ હં પણ હું એની જોડે છું એની જોડે છું પણ એમ નથી શું કેવા નું મને એની જોડે છું પણ એમાં નથી એમાં એટલે સુકો નામાં મીનલ માં અ સમજી લેવાનું પછી વિચારવા દો એમને જરાક હ પણ એ 10 વાગી ગયા હ ઘડિયામાં આપળા જસુ યહતે તે એની દીકરીનો દીકરો આ ભાણો હા હ વરસતી આયા છે જમાઈ પણ આયા છે એટલે કે પૂછું છું કે મેડિકલ માં મેડિકલ માં જવાનું છે અચ્છા ટેસ્ટ આપ્યો દાદાજી મને એવું પૂછવું છે કે આપણે શું કરવું જોઈએ જેન વ્યુઆર we we should maintain constant uh, concentration. But when are are studying, then there, is, there are many things to distract us from… જરાક તો ડિસ્ટર્બ તારો નિશ્ચય ના થાય રિઝોલ્ તો થઈ જ બોલ હું હે અહીંયા જો પછી અહીંયા બંધાઈ જઈશ બંધે અગર તું આગો પાછો થઈશ તો આય બનશે તારું હા જે પકડિ રાખ એનો નિશ્ચય પાકો છે એકદમ પાકો કરી દઈએ છે નહી એવું એ હાલે ચાલે પણ નિશ્ચય નહીં હાલી ચાલે કે મારે ડૉક્ટર થવું છે જોજો હા સચી દાન જા હા હવે તારું ચાલશે નહીં હું પછી આવું મને આ ડિસ્ટ્રેક કરે છે ને તો અંદરથી ભલે ચાલે પણ એમાં તું નહીંશ નહીં મજા નહીં આવે નહીં નહીં તો આમ એને ગાંઠી નહીં આવે હા ગાંઠી ને ગુજરાતી શબ્દ ખબર છે મહેનત માંગશે બરોબર નહીં હોઘરામઘરું હૃદય છે આખા શરીરમાં એ કોઈ પહોંચી વળતું નથી લોકોને હાની પુરુષ જ જે પહોંચી વળે એ હતું કારણ કે એટલી બધી ગુપ્ત ગુફા છે કે કોઈ નથી પહોંચી શકતું ને પ્રવેશ કઈ નથી કરી શકતું હું તો કહીશ કે હજુ કલાક ખ્યાચો પણ બધા ના ખ્યા એવું બોલાય નહી મારાથી બહુ તો દસ મિનિટ માંગુ સાહેબ બોલો નાનું નહી મોટું પૂછો તમે ચારિત્ર મો ચારિત્ર મોટાર્જ આપણે એનો મોહ બધો શું કહ્યું બોલો ડિસ્ચાર્જ અહંકાર એટલે ખાલી તો શરીર નો અહંકાર છે ને બધો જે ખાલી થાય છે એનો મોહ એટલે કે આગળ મોહ ભરાઈ પડેલો એ મોહ આપણે સામી સામે છે એટલે એ આવી અને ફાઇલ સંભાવ નિકાલ કરવાનો આ રીતે રહેવાનું તો પછી એટલો ચારી મોંનો ચારિત્રનો ભાગ છે ને જેમાં મોં ભરાઈ પડ્યો છે એ મોં નીકળી જશે અને તમારું ચારિત્ર ખુલ્લું થશે અંદરથી એને વિતરાક ચારિત્રના અંશો કહે છે બધા હા એ કારણ કે દ્રષ્ટિ તો છે જ વ્યવહાર દ્રષ્ટિથી કોઈ આપણે ગમે તેટલું ભૂલ કરવા માગું તો કરતું જ નથી કે વ્યવહાર દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું એવું કોઈ ભૂલ નથી કરતું હું બહુ શું ખરા વ્યવહાર બોલશ વ્યવહાર શુદ્ધ આત્મા છું તો કે પછી જરા કામ કરે ના ના નિશ્ચિત બોલી દે છે ઊંધી રીતે પરીક્ષા લેવી એમ ઇન્ટેલિજન્ટ યુગ છે એટલે શું બોલો વિવેકાનંદ સ્વામીજી પૂછે છે પાંચ કે જેટલો સ્વીકાર કરવો આપણે આપણે સામાન મનનો સ્વીકાર ત્યારે જ થઈ શકે કે જ્યારે એ સામાનુ મન સામાનુ નથી પરંતુ એમાં આપણે વ્યવહારથી જેટલા ભરેલા છીએ એટલે અંશે એ એ વ્યવહારના અંશે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાએ કરીને એ આપણું જ છે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા કરીને અને એટલા માટે જેટલું આપણને સમજાયું કે વ્યવહાર દ્રષ્ટિએ આપણે અંદર ભરેવી પડ્યા છે એટલું તો એટલું આપણું છે સમજીએ ને તો આપણાથી સ્વીકાર થશે નહીં તો નહીં થાય એટલો ભાગ બાકી આજે તો મોટા ભાગનો ભાગ સ્વીકાર થાય એવો નથી બધા કોઈ નહીં બહુ મુશ્કેલ છે એટલે દાદા શું કહ્યું કે વિતરાગ માર્ગે ચાલનારા પુરુષો બધા જ એ પોતાની મરજી એમાં ના હોય મરજીથી ના ચાલે મરજીથી ચાલે કોને કહેવાય આપણી મરજી પ્રાપ્ત થઈ આપણે સમજી ગયા કે સબકા માલક એક બોલો માલક માલક માલક એટલે કે એક સ્વભાવી હું શુદ્ધાત્મા છું એવા બધામાં શુદ્ધાત્મા છે એટલે એમના એમના માલિક છે માલિક છે આપણા બધા માલિકી ભાવમાં આપણે મરજી આવી ગઈ આપણી એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિથી આપણે બધામાં રહી શકીએ પરંતુ આપણી વ્યવહારની દ્રષ્ટિ અને સામાન્ય વ્યવહારની દ્રષ્ટિએ એટલી બીજી અંદરથી એકબીજાની ગૂંચ ગૂંચાઈ ગયેલો પતંગનો દોરો હોય ને આખું ગૂંચડું એવું થઈ ગયેલું છે બધું એ જેટલી ગૂંચો નીકળતી જાય એટલું તમને અનુકૂળતામાં આવે તો સમાજ એક્સેપ્ટ થાય બધા ના એક્સેપ્ટ થાય વાય એક્સેપ્ટ થતા જાય ધીમે ધીમે એકદમ નહીં થાય તને શું લાગે છે એકદમ ધીમે ધીમે થાય નહીં સમજે આ બહુ મોટી કળા છે બહુ જ મોટી કળા છે અને વિતરાગો આગ માર્ગે જ ગયેલા અને બધાને જીતી લીધા મહેર ભગવાને એમની ધર્મ એ પણ એમને રાજીથી જ રજા આપે છે માતા પિતા ગયા પછી બે વર્ષ પછી મોટાભાઈ ની પ્રમાણે કહેવા પ્રમાણે રહ્યા પણ પછી કંઈ આવે ને એ બધું તો બધાએ રજા આપી કોઈ બાકી ના રહ્યું દીકરી તો એટલે એમને તો ત્રીજા અવતારે આ બીજ પડ્યું ત્યારે એ બીજ અત્યારે ત્રીજા અવતારે કામમાં લાગે છે હવે આપણને આ બીજ પડ્યું છે તે દાદા કે છે કે તમને આ અવતારમાં તો કામ નહી લાગે પણ જો તમે અમારે કહ્યું એવું બરોબર રહેશો તમે શું સિત્તેર ટકા તમારી ચારિત્રમો એટલો આખો સિત્તેર માં આપણે પાસ થયા જીત એમાં એટલે આપણે એને જીતવા ના જઈએ શું કહ્યું જીતા જીતાય નહી ચારિત્ર મો ગયો કારણ કે એને જીત્યો ને ચારિત્રો દરે શરીર થી જીવવું પડશે પણ આ શરીર થી બહુ ટીવી છે ને ગમે તેમ કે અમારે જીતી લો નાન કરવું બહુ બહુ પડી છે આનંદ છે ચારિત્ર મોહવાડું બોલો જીતવા કેવી રીતે આપણે જીતવા જ ના દે એટલે બઉ ઝીણી વાત છે ઘણી વાત છે આજે કોના તરફથી પ્રસાદ છે પછી શોભનાબેન એસ એમ પટેલ ના ધર્મ પત્ની દાદાજી એમનો બર્થ ડે છે એમના તરફથી આ ચાર ફેમિલી તરફથી આજની પ્રસાદી ની વ્યવસ્થા છે આપણી કૃષિ અમારા પર ઉતરે એવા આશીર્વાદ આપજો બધાના સત્સંગ બપોર ત્રણ થી પાંચ બાબુકાલમાં ગુરુવાર ની સ્વરૂપ કીર્તન ભક્તિ રેગ્યુલર પોણા છ થી પોણા બાબુકાલમાં શનિવારની પ્રાતવિધિ ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ મેનગર એ અઢાર ધર્મપાક સોસાયટી ન્યુ વીઆઈપી રોડ વડોદરા દાદાજીનો હવે પછીનો સત્સંગ જાણ કરવામાં આવશે એસએમએસ વોટ્સએપ દ્વારા જય સચિદાનંદ અને આ ચેતનાબેન કોણ છે હતું તારો જન્મદિવસ ભલે જન્મદિવસ તો આપણે વ્યવહારથી ઉજવીએ પરંતુ નિશ્ચયથી આપણો અજરમાં જન્મ દિવસ છે ને નિશ્ચયથી ઉજવવાનો આટલું ખ્યાલ રાખજો તે દિવસે ખાસ આખો દિવસ એવો જાય સરસ એવી રીતે કરો હા આ તો વ્યવહારનો છે બરોબર વ્યવહારમાં તો હોય તો દાદા ભગવાન હરસિંહ જય જય કાર અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જય કાર ભગવાન અસીમ જય જય કાર અસીમ જય કાર